તાડ પકડાય હા પકડાય આઈશે જે જોઈએ મટાડ નિર્વરતા નિર્વરતા દૂર સરની તો એ તો આટલા પડવાનું જ છે તમે કેમ હજી જ્ઞાન નહી લીધું એટલે ખબર નહી એ બરોબર બધું દાળો કેવા કી નહી એ નહી પકડાય તો તો બરાબર થઈ આજે તને ગ્રહતા આપતો નથી તો ભાઈ ને જન્મ હું કહો દાદા એ શું કહ્યું બંધાયેલો હોય છે બધા જન્મી લીધા જન્મ થયો એને કહ્યું કેવી રીતે હું હમણાં જન્મ લે જન્મ જ ના થાય દાદા મારો પ્રશ્ન એ છે કે આપડે હિન્દુ સંસ્કૃતિ એટલે આર્ગ્યુમેન્ટની દ્રષ્ટિએ કે ધારો કે હમણાં ક્રિશ્ચન જન્મે આપડે કાન્યસ્થાન આપણે માનીએ કે ભાઈ પુનર્જન્મ થાય આપણા કર્તવ્ય ભગવાને જન્મ આપ્યો ભગવાન જન્મ આપ્યો અગિયાર અને આ ભગવાને કરાવોટું કરાવે એ ભગવાન કહેવાય સારું કરે એ ભગવાન કરાવ અને આપણે કર્મની થિયરી બચાલી આપણે પુનઃજન્મ દાદા આ ક્રિશ્ચન લોકો છે માનતા નથી એ લોકો નું શું થશે એ લોકોની ચિંતા આપણે કરવા બધા દુનિયા કાયદેસર છે એક ગેરકાયદેસર છે હિન્દુસ્તાન ના મનુષ્ય હિન્દુસ્તાન ના મનુષ્ય નિરાશ રીત કેવાય છે નિરાશ રીત કેવાય છે બધું જગત આખું આશ્રિત છે શિક્ષણ આપ ને આપડે છતા ને પચ્યોન છે જ્યારે દાદા હિન્દુસ્તાન ના લોકો નિરાશ રીત છે એ દાખલો